પાણી દેખી ને આંખમાં પાણી આવે તો એના એના જે ભાવ છે સામી વ્યક્તિ જે ભાવ છે રડવાના એ પોતાને જયારે ટચ થાય ત્યારે જ આંખ પાણી આવે એટલે એટલું કઈક રિલેશન રહ્યું એવું ભેદ જ હોય બે એટલે ભેજ શું ભેદ જ બીજાનો રસ્તો હોય બીજા રસ્તા કરી સ્વાભાવિક સ્વાભાવિક સમસ્યા ને પાછા જ લેવા દે આત્મા લેવા દેવા ક્યાં રહી હોય પછી એ પૂછવાની જરૂર જ નથી ભેદ હોતો જ નથી દેહ માં દેશ ભેદ તો તને એમ થઈ ને આ દુનિયા છે મજબૂત છે એવું તો મારે તારે થઈ ગયો સૂત્રમાસ માં રડું રડું થઈ જાય હું તો વારું છું એને વારું છું ભૂલ થાય રોસ ના આવતો એને ના આવી બે નો ભાઈ મારે શું કે મારે છે આપડે દરમિયાન મારે શેવ કેવાય દે હે તો જનરલ વાત છે તારા કોઈ પણ સાથે કોઈ ની પણ શું કર્યું એટલે પછી મારું પોતાનું પાછું સ્વતંત્ર થયું ને ભેગ પડે ને કોઈને પણ ખબર ગુના છે એ કઈ પ્રકાર ગુરુ કહેવાય તો પેપર જ નહી પછી ભૂલ ક્યાં રહે પેપર ક્યાં રહી ભૂલ તો પેપર મારા પેપર નથી પેપર હોય તો ભૂલ કઈ મારા શિવ બોલ આ પેપર નથી रस्तायाकड़ो कर મારે શું બોલે પોતાની બાઉન્ડ્રી ની બુદ્ધિ ની ભગા મા બુદ્ધિ શું ના ભગા દરેક પ્રકાર બુદ્ધિ મારે શું આજે આ જે એ બોલે છે ને એ બુદ્ધિ એ સાહજીક બોલે છે બગડી જ ગયેલું જ નહીં એટલે બુદ્ધિ વાપરવી નહીં પડતી એમને અબુદ્ધિ એ બોલે છે અબુદ્ધિપૂર્વક શું બુદ્ધિપૂર્વક બોલે એવું ના બોલે અબુદ્ધિપૂર્વક એમને સાહજીક આવડું જ બોલી જાય મારે શું કે બુદ્ધિપૂર્વક નહીં ને પોતાનું કલ્યાણ કરવા જતા એ મારે શું બોલાય છે એને ઘેરે ના બોલાય બારે બોલાય એ સત્સંગમાં ના બોલાય મારે શું બોલાતું પાછા ફરવાના રસ્તામાં શું કરો આપણે પાછા ફરવાના રસ્તામાં એ તો જે ભૂલ છે આમ રીણ આવ્યો હોય તો એમ નહીં નીકળવાનું આમ રીતે એટલે પેલું કહ્યું ને કે બુદ્ધિપૂર્વક નથી અને છપાઈ ગયું છે બંધાઈ ગયું છે પોતાને ખબર નતી કયા હાથ ખલાસ થઈ ગયે પણ એને આવું હોય હાથ જાય આવું કેવું હોય રસ્તે બધો જવાના કઈ રસ્તે રૂપિયા વધુ પડતી આશક્તિ ઓછી કેવ થાય આશક્તિ ની આખું હોય ને ખલાસ થઈ જાય માર મારે છે બધા વાચા દેવું નહી પછી ભૂલ ક્યાં રહી ભૂલ ક્યાં હતી આ પેપર જોવા જેવું હોય તો મેં શું કહ્યું પેપર જોવા જેવું નહિ પછી ભૂલ જ એટલે બીજી લાઈન પર ચાલતા પેલી લાઈન તો ખોટી જતી એવું લેજે બધા અમર ક્યાં લે ક્યાં નિર્માની પણ અહંકાર છે નિર્માની પણ નો અહંકાર છે અહંકાર હોય નિર્માની પણ અહંકાર છે દીકરે ની કોઈ દરજ હોય પબ્લિકારી <Palace and magic>. <Palace andmetro> દે માં નિશ્ચી અને આત્મા માટે સહી એટલે નિશ્ચય સહી નિશ્ચય બિલકુલ ના થઈ ગઈ પછી પથર મારે શું બોલાય બોલ્યો બધા થયું છે જે રસે બોલ્યો તે રસે ફરી થવી એ એ એ બહુ બહુ ફરી ગાળો છે એ એ જને કે ત્યારે આ વ્યવહારમાં નતો પેશતો ને ત્યારે મારે શું અથા એક જાતનો અભાવ વ્યક્ત હતો એ ખબર પડી ચાર થી પછી એ તોડતો ગયો તોડતો ગયો બહુ ફરક પડી ગયો છે કેવું ના દેખાય દેખાય બોલો કે એનો સોટ છે આ કે સેસેન ડરકાન છે તો પછી પેલી ભાવના એક જ કહ્યું આપે ઘણા વખત પેલા ત્યારથી મબર પડી કે આ વસ્તુ છે અને એની પાછળ પછી પ્રતિકમણો થયા ને એવું જયારે પ્રથમ ઉભો થાય ને ત્યારે મારે શું કરીને હટ્યા બદલે એમાં પાછળ બરોબર રહે કઈ સુધી કયો હતો સ્વતંત્ર પૈ લાગશે નહી સ્વતંત્ર શબ્દ નથી શક્તિ રે સ્વતંત્ર પાયો નાખવાળી શક્તિ આપડે વારંવાર પ્રસંગે પ્રસંગે કઈ બન્યું ને જાગૃતિ ની પહેલી વખત વાત નીકળી હતી ને તે દ્રતિ કરતા હોય પછી જે દુરુપયોગ થાય અને આ ગાડી ઊંધા માટે થાય તો શું થઈને ઉભું રહે એનું પેલા કેટલું આપે એટલે આમ લોભામણા જગ્યાઓ આવે જોઈ ના આવે લોભામણી જગ્યાઓ આવે મોટા મોટા છેત તમારે શું કરે ભગવાન દાદા ભગવાન ના માસ થી ચાલો નવા ચાર એક છે ને વાત નીકળી હતી એટલે શ્રીમદ રાજચંદ્ર ના છે એટલે કે કુંડુ હેમચંદ્રાચાર્ય આચાર્ય बहुत सरस बात है पुता पाया हेमचंद्राचार्यमने ना करजानंद स्वामी पीछी थमनी वैलामेता पंथ स्थापना हेमचंद्राचार्य तो विदरागों की आज्ञा में रही वितराग मार्ग ने प्रवर्ता भावना मार्ग उभो नितरागों की आज्ञा नाधी चार पीछे आनंदगंजी महाराज थे एमने पर पोता मार्ग ना काढ़ उभू नहीं कर पुष्ट आपी है आजना जीव लाल विषय उभ करे पूजा પૂજા વાળા પછી ધારણ કરી શકતા નહીં સાચી વાત કર્યા આ વાતમાં બહુ બેસી ગયા લોકો જાણતા દુકાન બહુ વખત ચેપેલું છે ઘણા પત્રો જે કરે એટલે ગલગદીયા થાય એ મજા આવે ખરે ખરી ગયા નું પછી પરિણામ જંગલિયા ના પાડી લોકો ને પૂજા ની કામના શું બધું ભયંકર એના જેવો કોઈ રોગ નથી મોટા મોટો હોય તો કામના જે અપૂજ્ય છે એને પૂજ્ય કરાવે છે બધા બહુ લઈને બતાવ્યા એ ઈચ્છા થાય તો ભયંકર ગુરુ શું ઈચ્છા થાય ભયંકર બાધક હોય આ મોટા મોટું છે આપડે મોક્ષે જવું હોય અને આ પૂજાવાનું બે પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે कई थे, पर उभर पेदाए तो आज दादा कई दीजन आवास जगह पर, पर, पर, पर नकार नहीं बहुत તું તો ની ના ઉતરી ફર બી રહી નથી અત્યારે કુદરતી તે નથી રહી શું સંજોગ બંધ કરતી જાય છે અને બીજું આમાં ડિવિઝન પડ્યું હોય ને કામ બીજું છે ને આ બધું આખું આ કામકાજ નું બધું કામ છે ને આખું આજે આપતા કામ એ બહુ મોટો ભાગ પર જાય છે આમાં એ આખું એટલે એમાં કઈ એનું દબાણ હોય આપનું એ બધું કામકાજ સતત ચાલુ હોય બાકી બીજો કોઈ વ્યવહાર એવો નથી કે ગુજરે એટલે આમાં જાગૃતિ વસ્તુ ચાલુ છે ને જેમ કોઈ પણ પ્રકારના વ્યવહાર થી હોય ને તે ખરી આજે દર્શન જે ખીલે ને તૂજ અને વ્યવહાર શરૂ થાય ને એટલે આ બાજુ જોવાનું બંધ કરવું પડે અને આ વ્યવહાર માં પડવાનું થાય અને આવા વ્યવહાર એક આ એકલો હોય ત્યારે પેલું જાગૃતિ ના હોય અને વ્યવહાર હોય ત્યારે લખવાનું હોય એટલે આ બધું કામકાજ છે અને ત્રીજું પેલું કંપની નું હોય એ તો બહુ ઓછા કલાકો છે ધાડામાં એટલે અઠવાડિયા માં ત્રણેક દિવસ હોય ત્રણ ચાર દિવસ બે ચાર કલાક જ હોય એ કઈ બહુ ટાઈમ નથી ખાતું એટલે વધારે ટાઈમ એટલે અવકાશ વધારે મળ્યો ને વધારે મળે તો પેલું જે હાજર રાખીને ઉપયોગ રહે એવું ઓછું થઈ ગયું હતું જોખમ ના થઈ જવું पात पर वो नहीं तो चुका कशु ने। ने? धारो चुक्या हो इफेक्ट उभी थे खबर पड़े कई भूल थी आधार पेल सोल्यूशन आ जाए भूल कई तरह पे परिणाम ने स्थिर राखी साथ बनो साथी बनू सी भूल रही सी भूल रही।, रही क्या चुप्याम करता करता जड़ी जाए कई हटी परी होली थी जाए દેખાયા નથી બધા ના બોલાય જાય છે બધા ના જ દેખાય તમે બધા તમારે બધા વેલ્યું ને ના માફી દેવું ત્યાં થર્મિટ મિટિન માફી દયું કઈ ભૂલ છે એ લાગે કેટલી પૂરેપૂરી ભૂલ સુધી પ્રેમ પ્રેમ ના હોય મનુષ્ય સરળ સાધારણ ભાવ ના હોય ના હોય જય સમય મંદિર માં હા હા અગિયાર વાગ્યા ગમતું આવે ના ગમતું આવે આજ રીતે બોલાવે ચા પડે તો ગમતું આવે ત્યારે ના જા કરેલું છે કોની કરેલું ત્યારે કઈ નઈ ના કઈ દે ના વાત છે સારી જઈ ગઈ ન પડે કરવું પડે પર રાજી છે પરિકાલજી કરેલો હું સર કરો ના કર ના ઉપાધી આ આપણા મજૂરી ઘર બધું આપણે જય શ્રી રાખી લોકોને કહ્યું કેટલા બધા હાથમાં કહેવા જ આવે કામ થતું થતું નથી એક પક્ષ ટકા આવે ટવાનું હોય ને એટલું આવે બહાર બહાર નો કોઈ નો નહિ નહી પછી હા એ જ્ઞાન બઉ કઉ પછી વ્યવસ્થિત નથી એવું હા વ્યવસ્થિત નથી આ એવું કર બે દિવસ થી નથી દેખાતું આવું બદલી કાઢી બે દવા ગયા પેલા રેતું નથી પણ એ લોકો કેવી આચાર આખે દાદા ને બધા ભૂલો કે ના હશે અને આશા પૂરી થઈ જઈ ના થઈ જાય થવી જોઈએ સારી વાત મારી ગમી આવું વાત સમજી સૌથી વધુ આ પોતે ધાર્યો હોય ને એવું ના થાય પોતે ગાડીઓ એ ના દાય એટલે વધુ અંકો વધાયા નથી પછી વધુ અંકો વધારવાની ગમે નહીં આમ વધાય થાય તૈયાર રાજી તો તૈયાર રાજી થાય કેમ એવું થાય છે સાથે રાજી મને કેવું તે મારા બેટા આપ સાહિ સુજા દીધો હે તો ઘરે જ જઈ બેટા ઇનો દસરે નો બાર થી લેકે બે રાખ્યું થઈ ગઈ ખબર ના પડે કોઈ પણ સ્થિતિમાં જગેશ છે કાંઈ તો એ જ્ઞાન દાદાનું કહેવાય અને જ્ઞાન ની બાજ દાદા ગાંધી કોણ તો કરે જ છે મન ભય થી બળવો તો કરે જ છે ભરો તો કરે છે આપ બળવો કરે ઉલટું ઉલટું દેખાડવાનો પ્રયત્ન તો કરે જ એટલે ભૂલ દેખાવા પૈસા તો કરે કરે તેમાં આપડે આપડે કશું ને તું ડગો એવો નથી ને ત્યાં જાય ને હા ડગે નઈ એને જઈને લગી જાય બહુ લાગ પડે આ ત્યાં કે આટલા કે એવો દરા છે અંદર આ દે ખબર મું વિચાર આ બડી વાત વેતનો હેક જો પડે ઠીક છે કે દે દે કે ન આ જાય ન કે બેસવાનું બધું કીધું તમે આ રીતે બેસો છો એટલો નઈ એટલે બધા તો એક વાર એક વાર માથે તમારે એક વાર માથા ના થોડા કાળા છે મરદુ એ ચિત્તે ઘડું દેખાય એ વાત તો કરું બધું બધું માથાના વાર કેટલા આપે એક વાત નથી બધું ખોટું જેવું સમજે જાય છે ત્યાર પછી રહ્યા ગયા કાપી ઠેર ત્યાં પર્યા ગયા વ્યાજ બહુ કેવું છે ખોટું છે કેવું છે કેવું છે કઈ જોવાનું કહે તું ગમતો નહિ મને કઈ સરસ વ્યવસ્થા હોય સાસ જોયું નથી જોયું નકાશ નથી જોઈ ક્યારે કરી જોયું છે સર બરાબર જોઈ તારે કોઈ વાર એવું લાગે ને કોઈ વાર બધું લાગે કે આ સારી વસ્તુ છે એમ એ એમ એવું આપડે બઉ જરૂર નથી એવું થઈ જાય જોઈએ બીજું પછી કલા વાતો કરવી પડે આપણ બ ખબર ના પડે આપડે અમુક અમુક આ લોકો હવે શા માટે કરે છે એવું થાય આમ આ લોકો આવું શા માટે કરતા હશે એવું થાય શું કામ બધું આવું કરે ને બધું એટલે આવું કેમ કરે સારું હવે તો દેખાય છે બધું સારું છે તમારા ખાસ ને શું કરવા એ કે કામ ના વાગે ના કન્સલ લખ તો હાલતો રહ્યો ની પર હું સાલું લાગે સારું ના કઈરું સાગત પર કલાક કેટલા થશે દેરી કો મેં સહી તો મેં ઇન્ટરમી નીમેશ ના હોય આફત તો હે એવું બોલ તો તો ટાઈમ જઈ જા जो नहीं है। क्या दीपक भाई बात करें ज्ञानी ज्ञानी करे दीपक भाई जागृति धो करे, नान्नी। नान्नी करे, करे तो हाव थे केव કોઈ તો માયા હતા તમારે ગ્રહણ કરવા જેવા હોય બધા હોય છે બધા ગ્રહણ કરવા જેવા હોય છે બરાબર છે પછી આપે <laughs>